ભાવના ભાવીર્થંકર થયા કહ્યું તેની કાચી રહી ચક્રવર્તીઓ થયા વાસુદેવ થયા શું કહ્યું ભાવના તો એ તો સારી જ ભાવના શું લાગ્યું આશીર્વાદ આપો કોઈ નું કરી શકતું નથી મારી સામે કોઈ નું કલ્યાણ નહીં કર્યું પોતે થકે બધું કલ્યાણ અમને નિમિત્તે બધું થઈ ને બધું કેલું કલ્યાણ થયું તો કલ્યાણ કરીને પોતે સમજે કે ત્યાં સુધી પોતાનું કલ્યાણ ન થાય અને કલ્યાણ કરાવવા ખરા તો એને મહી દેખું થઈ ગયું છે ખબર ના ભાઈ હું હા મે મિક્ચર થઈ ગયું છે ખબર ભાઈ મારા પોતાને માટે માહિતી નથી એટલે આધાર કે બિન આધાર એ વિશેષ જાણતો નથી જાણવાની ઈચ્છા જરૂર છે એટલા માટે નઈ આવે જાણવાની ઈચ્છા જરૂર છે એટલા માટે નઈ આવે આપણને સર ના તમે એમ નહી કેવું આ તો તમને સમજાય તો સમજો તમે સાયન્ટિફિકસ આવ્યો છુ કોઈ વિચાર નથી મળવા પાછળ કોઈ આકાંક્ષા નથી બીજો કોઈ ઉપાય છે નહી સરળ બીજો સારો સહેલો ઉપાય મને તો હજુ જાણવાની જરૂર નથી કોઈને ચા ભાવતી હોય તો એને શાંતિ એમાં થાય ચા ના ભાવતી હોય બેઠા હોય છે દે કોઈ માસ આવે દી શકે દખલ કરે ના કરે કે ભાષાકીય અવધૂત થવું પડે અવધૂત નો હું જે મતલબ ભાષાકીય સમજાકીય છે જેને બીજું કઈ દખલ ના કરી શકે એટલે એમ કરીએ તો પછી આ લોકો જે કે ભાષા કે અવધૂત એવા અવધૂત થવું પડે કે જેને કોઈ લોકો દખલ ના કરી શકે અવધૂત થાય તો દખલ તો કરે બોડી રેવાનું જોડે અવધૂત થાય તો બોળી જોડે જોડે ને વાગે એટલે જવું પડે વાગે તો એની ફીલીંગ નથી મારા ધ્યાન માં હું જેને અવધું કહું અને નાગો ફર્યો છે બધા સિવાય બીજા અવતાર બધા જ ફરે છે આ એકલો જ અવતાર છે એવો છે જ્યાં વિવેક પૂર્વક જીવવાનું મળ્યું છે કપડા પહેરવા વિવેક કેવા શું છે કપડા પહેરવા વિવેક કેવાય વિવેક કરીને કપડું પહેરી ને આવે તો દુખ ના થાય ને આ બધું ગમે ના છૂટકે બકરા જેમ નમા નવા ના નવાય તો આ માર્ગ છે આ રિયલ માર્ગ છે સ્વતંત્ર આ બધા સ્વતંત્ર થઈ બેઠા છે શાંતિ છે બધા નિરંતર શાંતિ રહે પણ સ્વતંત્ર થાય ને તો શાંતિ રહે ને લાઈફ ગાળો તો શાંતિ રહે લાઈફ મારે તો શાંતિ રહે મહાત્મા મને કહી જાય છે આમ કરી ગઈ પાછું પાછું આ જ્ઞાન કેટલું સરસ કામ કરે છે સ્વતંત્ર થવાની જરૂર ખરી ને તમને કેમ લાગે છે આ પર્વત નહીં જવામાં લાવે તેમ સમજણ કરીને સમજણ આપડે જાણીએ તો બઉ થઈ ગયું સ્વતંત્ર થવાય કે ના થવાય પછી ની વાત સમજણ થઈ ગયા તમારે સમજણ આવી ગયે છે બધી એમનામાં ભગવાન દેખાય છે શું જાણ્યું છે અવિનાશી નો એક ભાગ પણ નથી જાણ્યો સનાતન ભાગ આ બધી વાત થઈ અમે એક વાત ગમી નઈ તમને એકબ્દ પસંદ ના પડ્યો આટલી બધી વાત થઈ એના માટે